વાતાવરણ કે બોલે કોલ વેણ છે ને ડિસ્તાર નું વહેણ તે વહેણ નો ખરા અવાજ સંભળાય નહીં એટલે એ બાજુ જોવાદ આવે ને પણ એ તો પછી પેલું બોલવાનું બંધ કરી દે એટલે બઉ થઇ ગયું કલાક માં તો એટલી બધી શક્તિ વધી ગયેલી ભાઈ પણ પછી તો પાછું પેલું આવે ને પછી આવે પણ શક્તિ વધારવા માટે શું કરવું શક્તિ વધારે પછી પેલો ગમે એટલું આવે તો પછી તો એ થઈ જાય એટલે પછી હેબિટેડ થઈ જાય એટલે કે આપણી તે દરમિયાન આપણી એક શક્તિ વધી જાય છે શક્તિ વધી જાય વિટામીન છે ના લે તો ઊંચો આવે નહીં આવે બીજો આધાર નહીં પાસે પણ બીજા લોકો મંત્ર બોલે છે બીજા લોકોની જરૂર નથી આ અમને માટે જ છે ના પણ આપણા બીજા બધા બધા આપણા હિન્દુ ધર્મ તો બધા કોઈને કોઈ મંત્ર બોલાયા જ કરે છે એમાં અને તમારામાં ફરક શો પડે ફેર ના પડે બોલ બોલ કરે ને એકાગ્રતા એ કે છે કે આ મંત્ર બોલવાની જરૂર છે એક થી દાખલા એક થી બે કરે તો મન શાંત થઇ જશે ના એ તો આ ખોટી ખોટી બોલે ને તો શાંત થઈ જાય તો પછી એમાં આમાં બોલવામાં શું ફરક હે એ ખોટી ખોટી બોલે અને જમસ્કાર કરું છે એકાગ્રતા આવે અને આને એકાગ્રતા તો આવે છે જસભાઈ ને સ્થિરતા આવે તમારું નામ બોલવાથી પેલો એક એક બોલવાથી કોઈ નમ શિવાય કે હે રામ હે રામ કે કોઈ જય કૃષ્ણ કે રામ કૃષ્ણ છોડીને અમે દાદા ભગવાન નમસ્કાર કરી બોલીએ છીએ એ આપણું તો જાણે જુદી વસ્તુ છે કેશ બેંક છે હા એ ઉધાર્યું છે એટલે એ સમજવું છે ને મારે કે પેલું ઉધાર્યું ના કેસ એનો એક્ઝેક્ટ ડિફરન્સ કેવી રીતે થાય છે એકાગ્રતા નહી ઠંડક પાર વગર ને ઉત્પન્ન થાય શું ના એટલે શક્તિ માગે મળે અને શક્તિ જે ઉત્પન્ન થાય માગે મળે એવી આ તો જુદી જુદી જાત ને કઈ રીતનું સમજી લઈએ ભગવાન હોય ત્યાં બીજું આપેલું હોય છતા બગડી ગયું હોય ત્યાં ને બોલવાનું બીજા બધાને બોલવાની જરૂર અમારે શુદ્ધાત્મા છે એવું તો બોલવું જ પડે છે ને અમારે રિલેટીવ માં આમાં ફોર્સ આવે છે તે વખતે અમે દયા ભગવાન જેવા શુદ્ધાત્મા છે એવું બોલીએ છીએ તો જ અમારી સ્થિરતા અને સ્વસ્તા આવે છે ને ચક્કર સિદ્ધાર્થમાં પાછા આવવું પડે જેટલા બેન ચાલે એટલું જ પાછું આવવું પડે એ તો બરોબર જ્યાં સુધી આપડે હું ચંદ્રકાંત ચંદ્રકાંત છું બોલ્યા હતા આવરું તેને બદલે આવરૂ કરતા કરતા એટલે પ્લસ માઇનસ થઇ જાય પછી સિદ્ધાર્થમાં લક્ષ્મ હોય ને હા લક્ષ્મણ તો હોય જ છે લક્ષ્મણ તો પણ ચંદ્રકાંત શુદ્ધાર્મ કશું કરાવવાનું નથી પણ ચંદ્રકાંત ના બોલે ખૂટી ખૂટી બોલે તો ચાલે પછી બોલીએ છીએ તમારી જે કેશમેક છે એ તો વસ્તુ જ નહીં ને એ વસ્તુ રિલેટીવું આ રિયલ વસ્તુ આ પરમાનન્ટ વસ્તુ બધી બધા મંત્રો બોલે છે એ કરવા માટે બોલે છે જે બીજા લોકો ખોટી ખોટી કે હે રામ એ રિલેટિવ પાસે રિલેટીવિધિ કરાવવા બોલાવી એકાગ્રતા વધે એટલા માટે બોલે છે અચ્છા અને અમે જે શુદ્ધાત્મા છીએ શુદ્ધાત્મા છીએ એ અમે રિયલમાં બેસવાની ક્રિયામાં બોલીએ છીએ એટલે એનો ફરક છે અને દાદા નમસ્કાર કરીએ છીએ એ પણ રિયલિટીમાં બેસીને અરે રિયલમાં બેસવાની ક્રિયા છે એનો ફરક છે પછી અમે અમે બોલીએ તો તમને ટેલિફોન પહોંચે કે નહીં અમારું તો તમારે તો લેવલ માં આવ્યું હોય તો પોચે ના પહોંચે માં આવ્યું કે બોલી શકાય નહીં બોલે તો પાપ લાગે સમજ નહી પડે બધું આ ગુરુ નું નામ અને આ નામ એમાં તો એનો કઈ હિસાબ જ ના ગયેલો શું છે હા પણ એ ગુરુ નું નામ એ ગુરુ ના જ ફળ આપે ને બધા આ રિયલ નો રિયલમાં છો પરમાત્માત્મા સરખામણી કરીએ નઈ ના અમે સરખામણી નથી કરતો ના એમનું સરખામણી ના થાય હું તો કઉ છું કઈ કઈ વૈજ્ઞાનિક ક્રિયા છે શેઠ ને કહીએ તો શેઠ પાંચસો રૂપિયા આપે તો શેઠ ને શેટ કહીએ તો રૂપિયા નો આપે શેઠ કહે ને શેઠ રાજી થાય રાજી થાય અને આ તો બધા પોતે થઈ બેઠેલા શું થયેલું ખબર પડ્યું કે આ વાત જ ના ભરે આવી વાત ભરી ચૌદ દુખ નો હાથ છે દાદા ભગવાન સમજ્યા વગર ના કહીએ તો કેમ ચાલે સમજીને કહીએ નહીં પણ આ ચૌદ દુઃખ નો નાથ અને આ માણસો કેવાય બધા આ બધા માણસો કેવાય તે શાસ્ત્ર પ્રકાર ગુરુ એક ભગવાન છે આગેવાન છે એટલે તો જ આગળ વધે ને બરોબર હવે અમે અમે તમને કહીએ અમારું લેવલ અમારો ટેલિફોન તમને મળે અમારો ટેલિફોન તમને મળે એટલે અમારું લેવલ તમારી જોડે મળે તો ટેલિફોન મળે તમને એટલે એ હવે તમને મળે છે કે નહી એનું કન્ફર્મેશન શું અમારું લેવલ બેઠસી ગયું છે કે બરાબર છે હવે વાર લાગશે તો હવે એના માટે એના માટેનો પ્રયત્ન શું એના માટે જ્ઞાનમાં રહેવાનો છે તે પછી લેવલ મળતું જાય એકાગ્રતાની એકાગ્રતા કરવા માં અને એકાગ્રતા થાય એટલું ચિત્ત સુધી થાય શું થાય પણ એ લોકો તો એવું કે છે કે કે તમે અમારુ નામ સ્મરણ કરો એટલે અમે હાજર થઈએ ગુરુ ઓછી ઘણા લોકોને સ્ત્રી ને પુરુષ દેખાય છે પાય ગણ બુરુષ ને સ્ત્રીઓ દેખાય છે એવું આ પ્રેમ છે પેલા મહાત્માનો તો પ્રેમ હોય પણ પેલાનો પ્રેમ હોય ને તો જોઈન્ટ થઇ જાય હા એટલે અમારે સમજવું કે અમારે રેલ વસ્તુના પ્રેમમાં રહેવાનું છે એટલે કોઈ રિલેટીવ વસ્તુના પ્રેમમાં અમે નથી રેતા અને રેલ વસ્તુના પ્રેમમાં જ રહીએ છીએ એનું અમારે એનું અમારે એમ કે સતત જાગૃતિ રાખવી જોઈએ એટલે પેલાનામાં અમારા જે ફરક છે એનું કશું જ નથી તો એવું છે ને આ સાથે ઘોડો ઘાસ થાય ને એના જેવી વાત છે કોઈને માન ની ભીખ કોઈ ને કીર્તિ ભીખ કોઈ પૈસા ની ભીક કોઈ લક્ષ્મી ની ભીખ કોઈ મહોત્સવ ની ભીખા આત્મજ્ઞાની ભલે ના હોય પણ એ ભીખ નહી છૂટી ગઈ હોય એવા કોઈ નહી હોય શું ના મળે તેવા અમે એમ કે સ્વતંત્ર ને મુક્ત થયા એ ભાવો અમે સ્થિર રહ્યા પણ ચંદ્રકાંત જૂની પુરાણ ના પ્રમાણે ગલન થઈ રહી છે એ તો બહાર ઈચ્છાઓ યનાઓ બધી કાર્યો એ તો બધા છે ને સુપીરી ગણાતી જ નથી લાઈન ના સુપિરિયર વકીલ ને જરૂર પડે વકીલ ને સાહેબ કેવું પડે ડોક્ટર જરૂર પડે ડોક્ટર સાહેબ કેવું પડે અને પેલા ગુરુજી જરૂર પડે ગુરુજી નથી કહેશો ને પણ અમારે તો વ્યવહાર અમારે પછી ચંદ્રકાંત મારું કેવાનું કઈ એ ચારિત્ર ચારિત્ર ક્યારે કેવાય છે આવે તો ચારિત્ર છે પાણી નું નાઠ હોય અમેરિકા સમજય ને એવા કેટલાય બાવા એથી નાઠા પાણી પાણી ને હા બરોબર ચારિત્ર નાખે જે ચારિત્ર ગુરુ લઘુ છે વધી જાય ઘટી જાય પણ રિલેટિવ માં તો બધું ગુરુ લઘુ જ છે ને રિલેટીવો અમારો વ્યવહાર આવે ત્યારે ક્યાં અમે ગુરુ છે ક્યાં લઘુ છે અમને સ્પષ્ટ ખ્યાલ રહેવો જોઈએ ને એ માટે સ્પષ્ટ ખ્યાલ ની જરૂર નથી રિલેટીવ જોયા કરો આપડે શું કહે છે આવ કચરો છે ભગવાન ની ગેરકચરો રબીશ અને નવી ગ્રીક બે જુદી નથી બધાને રવિશ કે બધું બધું બધા મૂકેલી દિવસ ભગવાન પણ એ બરાબર છે એ પણ એ વસ્તુ નિશ્ચિત થી જાણી રાખવાની છે વ્યવહાર કરતી હોય તો બંને ડિફરન્સ જાણી રાખવો પડશે એ જાણી રાખવાની રબીશ માં મૂકેલું છે ભગવાને બાકીનું બધું છે બંને રકામ પણ સોનાથી ડિફરન્સ જાણવો પડવું દુઃખ નાખ જોવાય એટલું બઉ થઈ અને થાય તો ચંદ્રકાંતો ભાઈ બસ હા એ રીતે થાય છે હવે એમાં બાકી બીજું કઈ છે નહીં આ પ્રથમ આ જે બા છે એમને માટે બરોબર છે એમને માટે બહુ મોટું છે હા બરોબર છે એમને માટે બરાબર છે આપડે છેલ્લી શાળાની વાત પેલા માટે ખરાબ છે એવું કહી શકીએ પણ આગળ જવાના એમ કરતા આગળ તો જવાના જો ને આયા ને અમારું અનુસંધાન તો શુદ્ધાર્થ દરેક માં અમે શુદ્ધાર્થમાં જોતા જ થઈ ગયા એટલે અમને હવે એ પ્રશ્ન રહેતો નથી નહી એ બરોબર ના રે પ્રકાશ ગોદાડો બંધારામાં હોય નકાલ ખોલ કર્યા તાલી બે નો ગુફા ગુફામાં હતો બાવા રે અઘોરી વાત અને જ્ઞાનીઓ ને એ લોકો અઘોરી માનસુસ્થાન ગંધવ નડે નઈ ને એ પૂર્ણ જ્ઞાન ની નિશાની ગંધવ નડે તમને હું સમજાવીશ ભારતી બેન આપડે ઓળખાણ પાડે આપતી હા પેલું આપડે નામ સાંભળેલું હોય તો આપણે બઉ ગીતા ગાયો હોય અને પછી ભેગા થાય બધું ભગવાન આપણા અસર ના થવી જોઈએ ચોરની જો દ્વાણેશ્વરી પર દ્વારશ્વર ની અસર થશે તમને તો ચોર થશે એક અસર નહીં બીજી અસર નહી હવે જે બધી ખરાબ અસર હોતી ત્યાં ચોર અસર હોતી એ નીકળી જવા મળે છે એટલે સામે જવા મળે છે એ નીકળી જવા મળી એક્ઝેક્ટનેસ માટે બધું પૂછી લેવું પડે ને એટલે ફરી ફરીને પૂછ્યું ઝીણું ઝીણું પૂછવું જ પડે પછી વાયર કોઈ જગ્યાએ નહીં થયેલો એટલું જોઈ લેવાનું પછી બટન દબાય લાઈટ થઈ જાય અને પેલું લાખ બટન દબાવું લાઈટ ના થાય એ જ્ઞાન કારણ કે જ્ઞાન લાઇટ સ્વરૂપ નથી એ લાઇટ કરવાનું સાધન છે શું છે લાઈટ જ નથી પોતે અને તે કેફી છે પાછું કેવું છે તમે શારદાપુર આયા તા પેલા એક નોકર ને કહ્યું ખીટી બોલજે એ નોકર શું છે ખબર નહીં પડતી દાદા દેખાય બધું જ કરી શકે બધું કર્યું કરી નાખો નહીં એક વખત વચનબળ એમને ભાષા કરી તમારું વચનબળ આપો કે એમના વચનબળ જોડે જોઈન થાય એટલું કરી આપો એમનું વચન દવા થયલી છે પણ આ લોકો ને સમજ ને એટલે પાંચ મુદત છે પછી કોને ગાય પણ દાદા કોને ગાય એવું તો પછી પ્રકાશ તમારે પૂરો કરી દેવો છે તો આ પાછળ દવાની મુદ્દતો છે તેને સુકા